ચોરાશી લાખ યોની માં જીવ ભટકે છે અનેક વાર જન્મ મરણ નું દુઃખ સહન કરે છે एनु जारे था था। आजीव न करे मर बी जन्म सत्य नीति ने असरी ने वेपार धो करे ए वैश्य मरिया पी क्षत्रिये બીજા જન્મ માં અગ્નિ થાય અગ્નિહોત્રી બ્રાહ્મણો ના દર્શન આ બાજુ થતા નથી દક્ષિણ ભારતમાં થાય ત્રણ વેદો નું અધ્ય ઘરમાં ચાર કુંડ રાખે ગાભવત અને સ્મારતા ચંદ્ર જેવું જે કુંડ હોય અગ્નિ નું નામ છે પાવક પાવય પાવક જે પવિત્ર કરે છે ચંદ્ર સૂર્ય અને અગ્નિ આ ત્રણ પ્રત્યક્ષ દેવ છે બીજા બધા દેવો અપ્રત્યક્ષ છે સૂર્ય નારાયણ બધાને પ્રત્યક્ષ દર્શન આપે છે ચંદ્ર નારાયણ દર્શન આપે છે અગ્નિ નારાયણ પ્રત્યક્ષ દર્શન આપે છે અગ્નિ ના આધારે રસોઈ થાય છે અગ્નિ ની ઉપાસના બધાના માટે આવશ્યક બ્રાહ્મણ મળ્યા પછી બીજા જન્મ માં થાય અગ્નિદેવ ની ઉપાસના કરે વાસના વિનાશ થાય અગ્નિત્રી મર્યા પછી બીજા જન્મ માં યોગી થાય પરમાત્મા સાથે આજ જન્મ માં કરે યોગીઓ સાવધાન રહે છે કોઈના પેટમાં જવું નથી પતિ થવું નથી પત્ની થવું નથી બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન માં અનેક જન્મ સંસિદો પરાંગ આચાર્યો ત્યાં બહુ નામ અર્થ કર્યો છે ત્રિભીર જન્મ ભી સંચિત ક્રિય માણ ને પ્રારબ્ધ આ કર્મ વિનાશ કરવા માટે ક્રમે ક્રમે કે પગથિયું ચડતો જીવ ભગવાન ના ચરણ માં શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ત્યારે તે જન્મ માં મુક્તિ આપે છે કોઈ શુદ્ર છે કોઈ વૈશ્ય છે પરમાત્મા જન્મ લેવો નથી તમારા ચરણ માં મને રાખો ભગવાન બહુ દયા આવી જાય તો ભગવાન ઉઠાવીને સ્વધામમાં લઈ જાય છે મુક્તિ એવો નિયમ છે બ્રાહ્મણ થવું પડે વેદાંતના કેટલાક ગ્રંથો માં તો એવું લખ્યું છે શ્રી કૃષ્ણ જે જીવ ઉપર અતિશય કૃપા કરે છે એને બ્રાહ્મણ થવાની જરૂર નથી એને સંવાની જરૂર ઇતિહાસ માં નોકર ની સેવાથી રાજા બહુ પ્રસન્ન થયો રાજા તો નોકર ને રાજા પણ બઉ યજ્ઞ કરે તો ભગવાન અતિશય કૃપા કરે છે બહુ દાન આપે તે ભગવાન અતિશય કૃપા કરે આ બધું ઠીક દરવાજો બંધ રાખીને એકાંત જે ભગવાન દરવાજો બંધ રાખવો એકાંત માં ભગવાન નું સ્મરણ કરતા તે ભગવાન ના માટે રડે છે ભગવાન તે જીવ ઉપર અતિશય કૃપા કરે એને તે જન્મ માં મુક્તિ આપે છે પ્રેમ જયારે વધે છે ત્યારે ભગવાન ને ખાવાની ઈચ્છા થાય તમારી ભક્તિ ત્યારે સફળ છે તમારા ઘરમાં ભગવાનને જયારે ખાવાની ઈચ્છા થાય એવી ભક્તિ કરો કે ભગવાનને ભૂખ લાગે પરમાત્મા બાલ લીલા ની કથામાં સંતો પાગલ જેવા થયા બાલ લીલા એક બે પ્રકારની નહિ અનેક પ્રકારની કથા આવે છે લલિતા ગોપી ની કથા આવે છે ચંદ્રાવલી સખી ની કથા આવે છે બાલકૃષ્ણ દુર્વાસા ઋષિ મુખ માંથી પેટમાં ગયા છે શ્રી કૃષ્ણ ના પેટમાં બ્રહ્માંડ ના દર્શન કરાજ ની કથા આવે यशोदा माता गणप राखी माला बाल एक बे प्रकार प्रकार लीला सतो सुखिया मरण चरित्र कर આવું કર્યું લાલાએ આવું કર્યું મારણ ત્યાં ઉભી થઈને સાંભળે એને કૃષ્ણ કથા શ્રવણ કરવાનું વ્યસન થયું લાલા કથા સાંભળે ત્યાં સુધી એને ગમે જ પાગલ થઈ છે એ કનૈયો કેવો છે મારે જોવો છે એને જોવાની ઈચ્છા થઈ શ્રી કૃષ્ણ દર્શન કરશોદાજી ના આંગણામાં આવીને ઉભી રહે છે કનૈયો બહાર આવશે લૃષ્ણ દર્શનની તો ઈચ્છા છે એના મનમાં સંસાર ની પણ ઘણી વાસના હોય છે આવે છે ત્યારે શ્રી કૃષ્ણ બહાર જતા જ નથી માણ પ્રતીક્ષા કરે કોઈ ઉપાય બતાવો બાલકૃષ્ણ ના દર્શન થાય બ્રાહ્મણે કહ્યું સવારે ઉઠીને ધ્યાન કરો ધ્યાનમાં અતિશય તન્મતા થાય ત્યારે દ હું કામ કરવા દઉતો નથી હું કેવી રીતે ધ્યાન કરું બ્રાહ્મણે કહ્યું કે લાલાના માટે કઈક નિયમ લેવો પડશે કોઈ નિયમથી ભક્તિ કરે છે ભગવાન પછી કોઈ પાપ છોડો આજથી હું ખોટું નહીં બોલું આજથી હું ક્રોધ નહીં કરું પાપ છોડીને ભક્તિ કોઈ નિયમ તમને આ કથા નું ફળ મળશે સમજે મળશે કથા સાંભ્યા પછી ભક્તિ ના નિયમથી મન ને બાંધી રાખે છે તમારા મનને તમે પાપ કરવાની છૂટ આપો છો તેથી તમારા મન ને તમારે હાથ જવું મન ને ભક્તિના નિયમ થી બાંધી રાખજો એક મિનિટ પણ મન ને પાપ કરવાની છૂટ આપશો મન ફરીથી માગશે પછી તો મનમાં પાપ ઘર કરશે પાપ કરવામાં મજા આવશે સારા કામમાં પરોવી રાખો ભક્તિના નિયમ થી જે મનને બાંધે છે એને વૈષ્ણવ કોઈ નિયમ જીના આંગણા માં જઈને ઉભી રહે છે તે ઠીક નથી માણે વિચાર કર્યો મારે રોજ ગોકુળમાં તો જવું જ પડે છે હું ત્યાં ઉભી એ સારું નથી નંદજી ના રાજમહેલ પ્રદક્ષિણા એકસો પ્રદક્ષિણા કરવાનો નિયમ લેજે મહારાજ મને દર્શન ક્યારે થશે ક્યારે થશે મારને નિયમ લીધો છે હાથ જોડે છે નંદા ના રાજમહેલ ની એકસો આઠ પ્રદક્ષિણા કરે છે ધીરે ધીરે ચાલવાનું છે પ્રદક્ષિણા કરવાની એટલે દોડવાનું નહીં મારે દર્શન કરવા છે એકસો આઠ પ્રદક્ષિણા કરવાનો એને નિયમ લીધો છે ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે હજુ એક વાર દર્શન થયા નથી छे 108 एक सौ आठ प्रदक्षि जीव ने भगवान इच्छा संसार अतिशय जारी पुण्य वे ત્યારે પરમાત્મા વિચાર કર્યો મારી ભૂલ છે બાળક છે બાળકને કઈક આપવું જોઈએ હું થોડો મેવો લઈને જઈશ કદાચ ફળ લેવા માટે શ્રી કૃષ્ણ બહાર આવશ આજે સુંદર ફળ લઈ આવ્યું છે જાંબુ છે બાલકૃષ્ણ ફળ લેવા કદાચ બહાર આવશે આ જીવ જે કઈ કર્મ કરે છે કર્મ નું ફળ જીવને ઈશ્વર આપે છે કર્મ પ્રધાન વિશ્વ રચી પરમાત્મા કરતી ને મક્કમ કરવા માટે આજે હું એને દર્શન આપણે વાસનાઓ છે હજુ આ દર્શન માટે લાયક નથી એના ભક્તિને દ્રઢ કરવા માટે સોદા માય પીરું પિતામ્બર પહેરાવ્યું સોના નોંધો અરે સમજેવા સુવાળા વાકડિયા કેશ છે કાનમાં કુંડલ છે પ્રેમ ભરેલો છે હાથમાં નાનકડી વાસળી છે એવું કોઈને બોલતા આવડે નહીં કનૈયો જેવું જુએ એવું કોઈને જોતા આવડે નહીં લડાનું બધું જ મંગલમય છે બહાર આવે બે હાથ લંબાવ્યા મારણ ને મારી આંખ સારી નથી મારી એને નજર ના લાગે બાળક આનંદ માંગ્યો બાલકૃષ્ણના દર્શન કર્યા પછી પ્રેમ બધ્યો છે લાલા સાથે બોલવાની ઘરમાં જઈને થોડા ચોખા લઈ આવજે તું મને ચોખા આપે તો એના બદલામાં હું તને ફળ આપોખા લઈ ને આવું બાલકૃષ્ણ ઘરમાં કહ્યું કે હું બહુ ગરીબ છું મને ચોખા મે લાલા ને કઈ ખોટું કહ્યું નથી સાચું કહ્યું કદાચ હવે સોદાજી લાલાને બહાર નહીં જવા દીધું હવે બહાર નહીં આવે મને એને કહ્યું છે કે હું આવું છું મારા ના ઘરમાં આઠ કન્યાઓ હતી એક પણ છોકરો નો બાલકૃષ્ણના દર્શન કર્યા પછી તેના હૃદયમાં એવો પ્રેમ થયો ન થાય પણ કર્યો બે મિનિટ મારા ગોધમાં નહીં આવ્યો હું પ્યાર કરીશ મને બહુ આનંદ થશે ચોખા વેરાય થોડા ચોખાના દાણા મુઠીમાં હતા અને તેના ટોપલીમાં ફેંકી દીધા પણ આપો બાળ લાલા ને જોયે મારા ગોદ માં સમજી ગયા છે એને કોઈ દીકરો નથી એના ઘરમાં આઠ કન્યાઓ છે એની બહુ ઈચ્છા છે હું એના ગોદ માં બેસુ બાળકૃષ્ણ તો એના ગોદ માં બેઠા એક વાર મને માં કહીને નહીં બોલાવી હું એને કેવી રીતે કહું તું મને મા ભગવાન સમજી આ જીવ જેવા ભાવ થી પ્રેમ કરે છે એવા ભાવ થી ભગવાન પણ પ્રેમ કરું બેઠા છે હું લાલાની માં છું સુંદર દ્રાક્ષ છે બોર છે લાલાને આપે છે લાલા ને કહ્યું છે બેટા આજે મારી ભૂલ થઈ મેં તારી પાસે ચોખા માગી બે મિનિટ મારા આવે ને તો મને બઉ આનંદ થાય ગમે તો એક વાર મને બાળ બોલે છે સાંભળ્યું થઈ છે બાલકૃષ્ણ ઘરમાં આવ્યા છે યશોદાજી ને કહ્યું છે માં હું દ્રાક્ષ લઈ આવ્યો મા દ્રાક્ષ બહુ મીઠી છે મા ના દ્રાક્ષ બઉા છે અતિ સરળ છે એ શોધાજી ને વિચાર કર્યો મારો કનૈયો બધાને કહીને બોલાવ્યો બધાને દ્રાક્ષ આપે છે ગોવાળો ને દ્રાક્ષ આપે ગોપીઓને દ્રાક્ષ આપે ટોપલી ભરેલી છે પૂર્ણસ્ય પૂર્ણ મા પૂર્ણ મે રાખે તો ભોજન થયા પછી તે ઘેર જવાની ઈચા થતી નથી ઘેર ગયા વિના છૂટકો નથી ઘરના લોકો શોધતા અહીં આવશે ઘર માં આવે છે એને જોયું એની ટોપલી રત્નો થી ભરી દીધી બાળે લાલા ને કહ્યું હતું કે હું બહુ ગરીબ હવે હું ગરીબ છું એવું બોલવાનો પ્રસંગ આવે કેટલું આપ્યું જીવ જયારે પરમાત્મા ને ફળ આપે છે ભગવાન રત્નો થી પુણ્ય એજ ફળ પુણ્ય રૂપી ફળ પરમાત્માને અર્પણ જે કરેલા સત્કર્મ નું પુણ્ય ભગવાનને આપે છે એની ટોપલી ભગવાન રત્નો થી ભરી દે માનવની બુદ્ધિ જેવી કૃષ્ણ અપરોક્ષ જ્ઞાન એ જ રત્ન છે ગોપી ને અંદર બાલકૃષ્ણ દેખાય છે બહાર બાલકૃષ્ણ દેખાય પ્રકાશમાં બાલકૃષ્ણ રમે છે હવે એને જગત દેખાતું જ નથી ભગવાન બાલકૃષ્ણ શ્રી કૃષ્ણ પ્રેમ મા હૃદય પીગળેલું છે કૃષ્ણ દર્શન કરતી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે ૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ Hare Hare કૃષ્ણ કૃષ્ણ હરે અરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે સંકલ્પી શ્રી કૃષ્ણ પ્રેમમાં તન્મય થયું માનું પુરુષ ના